સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં ને તેમાંથી તો જીવ બગડી જાય ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા તે ચકલીનું મોર દેપલે ને સત્સંગની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કરીને નથી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે ને શાસ્ત્ર પ્રમાણે વર્તું એ તો બીજાના કલ્યાણને અર્થે છે કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણ થોડી હોય અને કેટલાક ધર્મમાં સામાન્ય હોય તો પણ સમજણ સારી હોય માટે સમજણ હોય તે વૃદ્ધિને પામે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે માટે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં એ છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને જાજુ એ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવ માત્ર લઘુ શંકાના છે તેનું ભજન કરે છે એ વિના તો રહેવાય નહીં તે ક્યાં સુધી જે વૈરાટ સુધી ન રહેવાય ને એમાંથી તો એક શનકાદિક તર્યા ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે ને આપણે તો કોકલોકમાંથી આવ્યા હોય તે અહીં બેસાય છે ને આવો જોગ મળ્યો છે નિકર મળે નહીં ને વિષય વિના તો જીવથી રહેવાય નહીં તે સારું વેદે કરીને ને નિયમ બાંધીને વિષયની રજા આપી તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી ને સારા સારા માણસ પણ નથી ચાલતા કેમ જે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો અને ન બંધાવવું એવા તો એક સહજાનંદ સ્વામી છે ને આ કામ તો કેવું છે જે આઠ દોકળા ભારની ઉંદળીને માથે હજારમણનો પાટડો ઊભો પડે તો ઉંદળી ક્યાંય દેખાય નહીં એવું છે તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા અને સોનો રાખીને તે ઉપર રૂપિયા દેવા તેમાં ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે પણ ભગવાનને સાધુ જેવું કોઈ નથી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક એક વિષય છે તે ગિરનાર જેવા છે તે આખી પૃથ્વીના સુથાર લોહાર કળિયા ભેડા કરીને પાંચસે હજાર વરસ સુધી ખોદે ત્યારે ખોદાય એમ એ વાર્તા કરી તે સમજવી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સર્વ ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ने करता पोता आत्मा ने विषय भगवान ने धारवाते अधिक है